મોટી ની વાત ધર્મ ના સમજે ત્યારે મોક્ષા પાસે જતો રહેવાનું ખુદા ક્યાં મતલબ નાખે તો કે લોક સંજ્ઞામાં લોકો જેમાં સુખ માન્યું બધા માને એમનો પછી મિત્યા છોડનારા છે અને કેટલાક કેટલાક ધર્મ વાળા માં હોય કેટલાક વૈષ્ણવ હોય જ્યાં હોય એટલા બધા મિત્યાસ કેટલાક ને તૂટેલું સારો વિષય ના સ્ટેશન ઘટાઈ ગઈ વિષય પાન પાન સારા એ સ્ટેશન ઉપડી ગયા પછી કસાય નું સ્ટેશન આવે સાધુ બધા કસાય ના સ્ટેશન ઉભા રહ્યા છે એ કસાય નું સ્ટેશન પૂરું થાય પછી યોગ નું સ્ટેશન આવે સંયોગો ઉભા થાય મનનો સહયોગ વાયનો સહયોગો બધા અલગ થઈ જાય જ્ઞાનમાં રહી શકે અને તે પણ કેવળ જ્ઞાન ના ઉત્પન્ન થાયશનમાં જયારે મન મન આખું સ્પંદન પૂરું થઈ જાય ત્યારે છે તે દબાણ છે તો યોગ એ દબાણ છે અત્યારે તમને બધા યોગ જ રહ્યો છે કઠાઈ ગયા પણ યોગ રહ્યો છે અને જે છે તે મરદાલ કઠાય રહ્યા છે ને શું છે જ્ઞાન સ્વરૂપી શબ્દ સ્વરૂપી નથી વિચાર સ્વરૂપી નથી કેવળ જ્ઞાન સ્વરૂપ છે કેવળ જ્ઞાન જ સ્વરૂપ દેશ આપે કઈ જ્ઞાન સ્વરૂપ રે એ આત્મા કે ભાઈ કેવું બાજ ના દ્વાખ મહિલા દ્વાસરા બધા બાર વગર નથી આત્મા દ્વારા ગમે એટલા વિષય કચ્યા જાય તો પછી ભરે પછી એટલે જાણવું જ પડે સાધુ વાત કરીએ કટાયો નું છે ત્યાં નહીં પડેલું છે રાગ ભેસ રાખ ભેસ રાખી એમને લિમિટ વધી બધો જથ્થો ઓછો થઈ ગયો વિદ્યાર્થીઓનો જથ્થો થઈ ગયો ગણબત્ર મારો પરિચયથી કેટલો દાદા ભગવાન આવ્યા એટલે બેઠા કર્યા ત્યારે કેતા ઉપયોગ બધો વેદના કેવું થાય ત્યારે બહાર બહાર ઉપયોગ પણ નથી રહેતો શારીરિક શારીરિક વેદના શારીરિક હોય તે વખતે ઉપયોગ બહાર ઉપયોગ રાખવાનો ના ને ભગવાન બહાર ઉપયોગ રાખતા ઉપયોગ પણ શુદ્ધ ઉપયોગ જગત નો શુદ્ધ છે અશુભ છે શુભ છે ઉપયોગ શુદ્ધ કરવાનો છે શુદ્ધ ઉપયોગ એટલે બહાર બધા શુદ્ધાર્થમાં જો બીજું જોયે પોતાનું શુદ્ધ છે બહાર કાઢે આપડે આજે થવું જોઈએ બીજું આજે નહી થવું જોઈએ સંસારી ભાવ આજે નહી થયું છે સ્વભાવ પણ એ અમારે આજ્ઞા આજે થઈ છે વ્યવસ્થિત છે અને અશુભ ઉપયોગ કે શુભાશુભ ઉપયોગ હોય એને ઉઠાડે સોઈ થઈ જાય કલાક ન બહાર કાઢે એટલે એને કોઈ જ્ઞાન નથી એટલે જ્ઞાન નો નથી એટલે એને એમ જ લાગે છે કે ભાઈ મને ખરેખા એમાં મારી મારું નાક કાપી એવું બોલે નાક તો રહ્યું છે ને જવાબ કાપી પેલો ઉમદા ભાસ પડેલા છે ને પેલા પરિચય તેથી પેલું લાગે કરવું પણ તે કઈ થઈ જાય આપણું વ્યવસ્થિત છે એના ઉપર સુધાર્થમાં દેખાય આપણને એનામાં જયારે સુધાર્થ માં દેખાય તો જાણવું કે આપણને કસાય નથી દેખાય ત્યારે જાણવું આપડે તપાસ કરવાનું સાધન આપે આપણે મહાત્મા કઈ વિસંધી અપમાન થાય કે નુકસાન છે અપમાન તો બહુ સારું અપમાન ક્યાંથી લાવે હજાર કોણ અપમાન કરે છે નવરૂપ નથી અપમાન કરવા કોણ લાગે લોકો વગર ગમના પડકે અને લોકો મફત અપમાન કરે છે ત્યારે લોકો ગયા અવરું કરે છે બાર ખોટું ફોટું ખોટું કહે છે ને ખરેખરો સોદો મળ્યો